पर है अब तुम दादागिरी कर लेओ अब नहीं है दादागिरी नहीं है बोला दादागिरी अब नहीं है तो नहीं है तुम मारते हो यार आते हो तो गया सारा गया नहीं है गलत नहीं है अभी तुम ऐसे तो करा के नहीं को दम कर लो करता है बेटा पड़ेगा अब मैं इनके को बात दूसरी चीज की जरूरत नहीं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 ये बना रहा है जब तो वाली बना लेते हैं डाटा डायरेक्ट आप अपने टाइम पे नहीं बोल सकते डायरेक्ट चलो मेरे पास चलो चलो तुम मेरे से प्रिंट कर सकते हो ऐसे कैमरा कैमरा की तरफ कर सकते हो तो दान ने ये भी है वीडियो वीडियो ये तो था हर बात पर और ये भी जरूरी है पर ये भी बहुत जरूरी है आप वोट नहीं कर ताला और तो ठीक है एक दिन हमें मालूम पड़ेगा कि रात में क्या कर रहे हैं आप तो चुप ना बनकर कि ये भी करेंगे तो क्या ये भी करेंगे पर आप ऐसा बोलते हैं कि नहीं है कि ये तो है ही नहीं है ये तो है ही नहीं है एक हमारा ये तो करेंगे انا ہمارا یہ ڈن لگا دے گا پھر اس میں کچھ بھی لاگو کر سکتے ہیں سم اگر ہے اور اگر ہے اور یہ لوگ ہیں ان کا بھی بتاؤ بتا بنا بتا دے جا کی چن ہے نہیں بتا کیوں ہوتا ہے ہاں چن بتا دیا ہے نہ تمہارا بھی نہیں ہے یہ حال ہے اپنا ڈس سے دے رہے ہیں Tapi dia terus datang terus dia datang. Ah kalau selamat datang selamat datang. Baik selamat datang. Itu dia. Jadi dia dia terurut. Itu alternatif kalau itu. Apa dia? So apa dia butuh? Kalau dia datang orang datang apa dia? Dan dia datang. Jadi pun dia. Apa dia?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 कोई कोई नहीं है बेटा मैं करा कर सकता है चलो भाई चलो तुम्हारी प्यारे तुम्हारी करेगा आओ अब चालू तुम तैयार हो बन रहा है बनके रास्ता हम होते हैं इधर है इधर बात से तरफ डालना है सदा बड़ा नदी के आदेश से दीदी दे दे हमको दिल हम की शुरुआत से रख सकते हैं Baik, kenapa pak nak lagi di depan? Dari tadi. Kalau <laughs> dia dapat, dia juga dapat. Antara dia sudah punya. Sudah lah saya, sudahnya di kanan. Antara dia akan baru. Itulah dia kita buat studiat tuntutan yang kita perlu gali. Abang. Apa yang terjadi?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 એનાટલાન્ટિક ના કોઈને કદાચ લાપને કરી દીધો. બધા કે તમે બધા બધા તો થઈ ગયા. તો તે બધી બાબત. તો આમાં આ તો જ છે. જલેસી બેટ. આ તો છે. આ છેમાં ઓલી તો કરી દીધું. આ એક કે જે આ છે આ છે ને ત્યાં તો મતલબ જતો ઓલે. કોડબલ બોતે ને એટલા તો ઓલે. તો આ બધું તો. એના પિનરી ગયો તો. આ બધા મત ઓરો કેલેન્ટ બે તો ત્યાં આપ સબ મોઈશન ઇસ્પેશિયલ કિતાબ ઓપિરેટિવ ઇલેક્ટ્રિક પાટા પાટકા કે આપ જે તક આપ જે દિશા પ્રતિ નહી તો કમ્પલેટ ઓર એક પછી ધતખાઈ દે દે આઈ દેખાય આઈ બેટા તક આગા નવ આવો ટિકરાઈ જ જાય शक्ति मगे ना थाय अपने करव शू की जी बीजा नो आम नुखाए હા એવું કઈ કરવાનું નથી આ તમારે તારે બોલવાનું છે અને આમાંથી નવું ફળ ઉભું નહિ થાય આવેલું દિધાઈ થઈ ગયું છે એ અટકાય દેખાય નહી એમાં કચ્છ માતા ભરશે ખાલી દય થી અભિપ્રાય જુદો પડી ગયો અભિપ્રાય જુદો પડી ગયો આપડે એના પક્ષ માં આ કોઈ નો અહમ ધોગવાના પક્ષ માં નથી અભિપ્રાય છે દાદા ભગવાન શક્તિ આપો મારે જોઈ છે આ શક્તિ શક્તિ પ્રાપ્ત થશે અને આ જવાબદારી મટી જાય તમને નવ ના બંધાય છે ને આ શક્તિ માં આપવાની નયા આવતા જન્મ નો બંધાય એવું ને એટલે આમ ફિટ થતું નથી તમારું જ્ઞાન અમને ફિટ થતું નથી તમે આમ કરો આમ ના કરો પણ થઈ જાય થઈ જાય માટે તમારું જ્ઞાન અમને ફિટ થતું નથી ફિટ થાય आदत बंद गयु आदत नही रोक नहीं, है नहीं बनने देव हम कोशिश करते हैं न है पर ही से। आगे, आगे के लिए तैयार हो गया इसके लिए शक्ति मान लिया तो।, तो आगे के लिए तैयार नहीं होता है ये नहीं तैयार नहीं होता है आगे के लिए तैयार होता है जो होने वाला है वो होता ही रहेगा नया बीज नहीं डालता वो जूना डाल दिया है उसका फल तो लेना ही चाहिए वो खेत पर बीज डालता है वो, वो फल मिलना ही चाहिए तो अभी वो तो अभी फल मिलेगा अभी ये फल अपने को ठीक नहीं लगता फिर भी ते ते क्या करें, फिर नया बीज नहीं मत डालो आ, वो पहले डाल चुके वो लेना ही पड़ेगा हाँ उसका पहले का फल लो और नया बीज का सबको बंद हो जाएगा समझने ऐसी बात है बहुत समझिक बात है वैज्ञानिक बात તે બોલે આપણે તમે નઈ હું મને જોયું છું તમારે આ આપડું જ છે આ ભાગ્યા કોઈ પણ ધર્મ બીજું કોઈ દરવાજા થાય ના લાગે લાગે વિચાર કોઈ ના હોવું કોઈ ધર્મ સરખા નથી સર મોટા મોટા ધર્મ રહ્યા છે એક મેદાન ધર્મ નો અને ધર્મ મોટા મોટા ખોલી કરવું આપડે મજા ન થાય આપડે હેલ્પફુલ નથી એ રોજ ભાડે છે ना लगे कि आदा एडजस्ट जैसे अमल करवाजा करो जरूरी है जो कुछ होता ही रहेगा ऐसा समय नहीं होता है हमारा क्या है ये हम बांजे ऐसा दीजा था रोज बांजे अमल करवाइए दादा शक्ति आपको शक्ति आप ये चीज नहीं चीज रोज इना कर નથી તો આપડે આ વખત બાકીએ આના ઉપર વિચાર કરી કે આવું થવું જોઈએ એટલે પછી એક આવું બન્યો એક વાત છે ગીતા છે કે ને ને બે તેના માટે કે આવું ના પતાવ કરવો જોઈએ રાખી દે અબાર બધું નાના વિજેમાં કદી બોલ કેરો ભગવાન પોતે જારી જીવન કાડે જાય પણ પરખો પાછો કદી દિખાડ ના બોલા એ બોલા વાયકે બોલાવ કે ચેન કરના કે બસ સખ આ કદો સાકાલી બોલજી કહો તો બોલ ઉઠાનેલો બાપ એ ગુરુગલ મે મતની મતલબ અને ગુરુ મના કે ઉપર અંતર પટાળો ઓન ના ભાઈ અને ફરી આપ વિચાર કરો જો કે મારી ધાર કતો દરબજા કતાવ કરો જો તો કતો કરતા બધા નિરંતર બનતા જ બોલાટ બનાય પછી કોઈ તો કદી પર બોલે તો મને બધું બધું વધારે બરાવાની શક્ય ઓન ના લાગીને મારના બધા આપી દે એટલે આપી દેવું કાય ના રહે આપનાર ગતિ વગર પતાવ કરો કદી ગતિ નહીં પગાર આપણા ગમ્બી વખતે પણ થઈ ગયા તમને જમા નથી તમારી યાદ ના જે જમવાનું આવે ખાવી આવે કોઈ નો માત્ર આવું ના થવું જોઈએ અગર ગાંધીજી મરી ગયા કોઈ મરી ગયેલા માંથી વાતો કરી ભયંદર ગુનો મરી ગયો એને છોડતા નથી આપડા લોકો તો નહીં એવું કરે ના કરે લોકો કરે છે ભગવાન મને જગત કલ્યાણ કરવાનું ભણવાની પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપણ ભાવ થાય છે ડ્રિક ડ્રિ કચું સાચું બોલો સાચું બોલો સાચું છે તો તારું જીવન બહુ સારું રહેશે સમજો ને કારણ કે તને જરૂર નહીં પડે આવે આ માચી છે એટલે તને જરૂર એ નહીં પડે નથી આ બધી બોલાય છે તો પ્રેક્ટિકલ છે માં નરેન્દ્ર નામ છે નામ તો બીજાનું પણ ઓળખા મા પોતાની જાત ઉપર બિઝનેસ કરીએ તો જોડે આવે બિઝનેસ અને નામ પર કરીએ તો આપડે કોઈ વખત ચિંતા થાય ખરી આપડે એને વધારે ખરાબ પરિસ્થિતિ માં મૂકીએ પગલ તો છે તો એને વધારે ખરાબ પરિસ્થિતિ તમે માનો છો કે જે છે એને કરવા પાંચ છ ત્યાંથી મહાત્મા તમારે જતી દે તો આપવા ગયો અને વાતમાં ઈચ્છા છે ત્યાં સુધી વાતમાં જીવા અને ત્યારે એને એમ લાગે કે ના આમાં શું કઈ છે નહી આમાં શું રાખતું જ નથી આમ છે ત્માત્મા થઈ શકે નહીં થાય અંતરાત્મા તૈયાર થઈ શકે અંતરત્મા લેતા એક બધા દેવા નીકળતા અને મામાને પણ કનેક્ટ કરવાનું અને દીકાર કરનાપતિ પાઈરોના 5 કલાક લેગે સ્કૂલ પર મેં આ પાઈરો તો કાઢે સ્કૂલ પર ગયા તો જે ઈટુ વર્મેન સેયા લઈ લેવાનું તો છે हेलो અલંકે અજોર આગારી સુમન ઓને ઓનાની મતલબ તો આવતી મતલબ અંદામની છે ક્યાં ગયા લાઈફલાની કે મેં સાંભળ્યું ઇસકા જોડે ટીમે છે આ તો હા નિર્ભરાની રૂપે કોઈ સુકતો કોઈ ના રહે સદ્રાની રૂપે ડિપેન્ડન્સી કામિલે છે તો ડિપેન્ડન્સી ક્યાં દે નહીં નવી કમ્પની છે સબત એમ આપી દો એક મુકામલે છે ઇડી કરી દો રે ઇન્ટરનેટ હોની તું કે કેટલા કેટેગરી નેડેમેન્ટ તું ને તું ઓકે વન કે રહેનો ને મને અત્યારે કાલ ચોપડી આપી છે તમે કઈ બોલ્યા તો સ્થિર થઈ જશે બિલકુલ શાંતિ થશે આખો દારૂ શાંતિ રહેશે એમાં કઈ ખાસ બીજું વાંધા જેવું છે એટલે એનાથી બધું ઓળખાઈ થઈ જશે પુરુષો બધા ક્ષત્રિય બ્રાહ્મણ કુલ માં વધુ જન્મ લીધો છે જેમાં આપનું શું માનવું છે બરોબર છે કલયુગ માં તો બધે થોડ થોડ સંતો પાસે પેહલા ની વાત તો બીજું શું પૂછવાનું છે એમાં કોઈ કઈ સંસ્કાર નું કારણ છે સંસ્કાર કઈ એવા સંસ્કાર હોય એવું સંસ્કાર અમુક કુટુંબ એટલે સંસ્કાર ના ફેરફાર થઈ ગયો છે અત્યારે મતલબ ક્ષત્રિય સંસ્કાર છે ઘણા ઘણા વૈશ્વમાં દેખાવામાં આવે છે કારણ કે ક્ષત્રિયો બધા આવતા લીધો છે વૈશ્વમાં બ્રાહ્મણ બધું એકદમ પીધો ના હોય ત્યાં સુધી આ દુનિયા જેવી દેખાય છે એવું દારૂ जब पड़ तो जाते जुए पीधा पी नवी जातु शु कानी जो दारू पीवा दारू पीता पे बातचीत करते दारू पीता पे नवी जी बातचीत भान भाई दारू ना दारू नी थे દારૂ ના મલ છે અમલ પોતાનો અમલ નથી પોતાનો અધિકાર રહ્યો નથી એટલે આ દારૂ ના અધિકારથી બોલી રહ્યો પોતાનો અધિકાર નથી અધિકાર આવશે તરફ સારું બોલશે એવી રીતે આ સંસારમાં જે ખોરાક વાળા ખાઈએ છીએ એનો દારૂ થઈ જશે આખો દરો ચડેલો ઉદરસ ને ગેસમાં જ ગેસ માં બોલ્યા કરે બે ભાનપણે બોલ્યા કે છે અમારા સસરા મામારા કાકા અમારા ફુવા સપના માં બોલી રહ્યું છે સપના અમારી જાદે ત્યાર પછી સાચી જાગૃતિ કહેવાય આ સપના બોલી રહ્યું છે આ સસરા થાય મામા થાય કાકા થાય મરી ગયો મારો મારો ભદર્ફ થઈ ગયો બધું સપનામાં બધી વાતું કરે માનસિક રીતે કુટુંબી જાય તો અસર થાય એને ખણિક ક્ષણો થતી હશે ખરાબ અસર તો થતી જ હશે માણસ કોઈ કુટુંબી જાય ड्राटिक ड्राटिक असर, असर, असर, असर, असर, असर। साोको मरी जाए तो साफ वर्ष ડ્રામા માં છોકરો મરી ગયો રેડે કરો પણ એ સાચું છે આ ડ્રામા છે ડ્રામા ને લોકો એ સત્ય માની રડે છે સાચું રડે છે નહી ડ્રામા જ છે ખાલી ડ્રામા નું જ પૂરતું જ અરે ડ્રામા જ છે એ નહી સમજે નાટક નાટક જો એમાં નથી બધું કરવા શિષ્યો હાજરી કેમ દુઃખી થાય તૈયારી જ નથી ને થાય સંતે ન હોય પૂરા પૂરા કાચા સંત બધા જ્ઞાની હોવા જોઈએ જ્ઞાની સંત તરીકે ના ચાલે જ્ઞાની હોવા જોઈએ આત્મજ્ઞાની આ અસર ના થાય આત્મજ્ઞાન થયું ના હોય સંતો થાય ગ્રામા જ છે બીજા બહુ જાત ગણિત શીખ્યો પણ આ ગણિત શીખ્યો નથી આ ગણિત ના દાખલા આવી લઈ ગયા મેરો એકડો શીખવો પડે ને પેલો એકડો શીખવો પડે આ ગાઈનનો એકડો શીખવો પડે પેલો કેરા આપનું કેસોલા કેસોલા ના હું તો સોમન મેમરે મેમરે સાચું બોલ ગુગલ જે આ મેમરે એક જ્ઞાન મળે મેમરે જ્ઞાન મળે કરું જ્ઞાન જ્ઞાન કેવું જ પડછાયો નથી એમાં એમાં જ્ઞાન નો પડછાયો નથી પડાયો નથી કાલે દાદા એક અપૂર્વ પ્રશ્ન માં વાત નીકળી કે આપ જ્ઞાન વિધિ વખતે જ્ઞાન વાક્ય બોલો છો અને પછી જ્ઞાનાજ્ઞિ બધા કર્મ ભક્ત અને ભગવાન કૃપા વર્ષે આ ત્રણ વસ્તુ હોય ત્યારે જ વેદ જ્ઞાન થાય હવે એ જે ભગવાન કૃપા જે વર્ષે છે ભગવાન ની કૃપા આપની કૃપા તો બધાના ઉપર સરખી હોય છે પણ કોઈને ઓછી વસ્તી મળતી હશે એનો લાભ એના પુરુષાર્થ પ્રમાણે વિનય પ્રમાણ એના વિનય પુરસ્કાર પુરુષાર્થ વિનય પ્રમાણ પુરસાદ ની મારે જરૂર નહી છે આ જગત માં કેવા તો વિનય સંતો તરફ નો જ્ઞાન્ય તરફ નો વિનય એને અધરાશ લાગે કેવી લાગે એવું પરમ વિનય અને વિનય તો ચાલ્યો જાય વિનય આવી નહી પરમ વિનય ના એની જગ્યા નું સ્થાન ના છોડે વસ્તુ આ જ્ઞાન જુદું છે આત્મા જુદો છે શાસ્ત્ર જુદો સાધન રૂપે છે જ્ઞાની પાસે પરમ વિ નહી જ્ઞાની પાસે પરમ વિસ્તાર જ્ઞાની પરીક્ષા આપડે કરવી નહિ એમના એમની જોડે બેસનારા મહાસના શું અભિપ્રાયો છે એ જોઈ લેવા એમની પાસે બેસનારા બધા હોય એમના શું અભિપ્રાય છે એમના માટે આપડે પરીક્ષા ના કરી આપણે પરીક્ષા નહીં આ લોકો શું અનુભવ છે એ જોઈ લેવો એ લોકો પોતે પરીક્ષા નહીં ની પરીક્ષા કરવા જાય તો મુરખ છે કારણ કે હીરો દેવરી પરીક્ષા કરે એને જ એવી વાત વાઇ ની પરીક્ષા કરવી પડે પાણી વાય તો એને રિયલાઈઝ કરવી પડે કે જાડી છે કે પાથરી છે કે સુતી છે શન જ્ઞાની તારી બાજુ આપડે વાતાવરણ સુધી લેવાનું આપના શું આપના શું કાઢી